Thank you. મેસેજ ના કર્યું ભાવના નથી તો બે વર્ષ થી મેં એવું વિચાર કર્યું કે ના થાય તો સારું તો આવી પડે તો એવો જો સાચી જો ખોરાક આપડે મળે જો ધ્યાન ધ્યાન લઈને તો આપણામાં જે આ ક્રોધ છે આપડામાં જે બગડેલું છે એના એક પર ના આવી જાય દાદા वो पता चला हमने वो उठता क्यों है लोपचिया के अन्य પાણી આપણે દળ ને નીચે છે તમે ગયો નથી લગેટા માણ થવા કરે બોલાવામાં આવશે એટલે આવું દાદા દાદાજી આપણે જે ઉમરાધરી તપ ની જે ઉણરી તપ આપડે કીએ છીએ જેમાં થોડું થોડું લેવું એમાં અલગો ખરાક કાળો ને આમ તો આમાંથી આ જૈન માં ને એ લોકો માં છે આ જૈન લોક માં ને એ લોકો માં તો એ લોકો સૂર્ય ના દીપે એના પેલા જમી રહ્યું છે આઠ ને તો આમાં આમાં એમાં ઘણો ફાયદો તો થતો હશે ને દાદા એમાં ઘણો ફાયદો તો થતો થતો હશે ને એ જે આમ પણ થઈ જાય જાય નાના નાના જંતુઓ સામે અનુભવ થઈ જાય ખાવા પીવા હોય ને જઈ જાય થાય કે આ ખાવાનું જે ઘરે સાધન માં આવે ને આ માણસ ને શુભાઈ કેવું છે કે હું પત્ની પહેરે છે હું પત્તી તો એનું કારણ યાદ ને કીધા કીધા ગયું પીવા નહીં ગોભી થઈ જાય દાદા ગોભી ગોભી ગુસ્સો આવી અંદર આર્ તો ધ્યાન ના થયા રાખે આર્થિક ધ્યાન મુદાઓ Yeah, that's good. That's good, isn't it? Yeah, that's good, right, right? આજે દિગમ્બરી થઈને ફરે છે એનું કારણ ભી આજ ને શીભાઈ કહે છે કે આજે દિગમ્બરી થવાથી એને ફરે છે કે હું પછી ગઉ છું ને કામ થાય અસર આગળ જોયા નકર જમ્યા થાય છે મારી વાત કરી દેવા મૂટઈ તોયી ચાલે છે. એનો બોલાડો ગોલ છે. બોલાડતા અને નિતોજી જાવું. એનીમે તો ઊંચા છે. કંસ ઘરાયેલું નથી. તો સંમેમાં લો તો લાગણી છે બાળો ગયા તો બુધ ગયો એટલે વઘણ ને બાળો લેતા આ તો આપડે બાળો એટલે ભાવિકા બાપા હાથ બાળું ઘબ્રાઇ ઘલાઈ કર હાથ કેટલું ના નક્કી ભૂલ છ આજે ભેટા દર્શાવી નામ જા જે આપડે બંધુમ માં આવીએ એમને નાખ આપડે હસ્તે બધું હા ભાદા બધા બદલાયેલા જ હતા I don't know. માં બેન પૂછે છે કે આ તારેલા નો રસ છે એવાથી શું થાય કારણ કરવા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 શશિભાઈ કહે છે કે આ સમજણ ના આપી તો આ સમજણ દારાએ આપી તો સમજણ ના આપી મારે તો પછી NON Yes. I mean, Germanicaас volumes. D builds Donald Trump Russian Cristo Elemat puppy. See, the Ruddy. de bijzande droj ફણ તજણ ફ્ણ ઙણ બા�ભણ હણ ભણ ટિણ મણ તા�ણ ા�િણ પણ મણ મણ પણ તછએણ ઙણ ઙણ ઉણ કણ બા�ણ મણ ૛ાભણ જા�થ ળ� 목재도데 목태저우제. 목재종결아라 અને શું છે આનું બેન